ભગવાન ના મારી ને આખા જેવો કાળો હતો એવું છે કારણ કે ક્રોધ ખરેખર ક્રોધ નથી આતો ગુસ્સો છે ગુસ્સો છે ખરેખર ક્રોધ તો હોય કાલે કર્યો હોય તો આ યાદ આવે ભૂલે છે ના ભૂલી જાય નઈ ખરેખ નથી પણ હવે તો આપડે એવું કહે છે કાર આવી અને પછી ઉતરતો જશે હા એ કાર આવી પછી ઉતરતો જશે ઉતરતો જશે દરેક મનુષ્ય હૃદય પરિવર્તન થઈ જશે હા દરેક મનુષ્યો હૃદય પરિવર્તન થઈ જાય એવું કઈ નઈ પણ આ કાર્ય શાંતિ થઈ જશે દુનિયામાં બદલાઈ જાય દાદા તો હૃદય પરિવર્તન થાય ને એટલે અમુક થાય ને અમુક ના બધા ના થાય બધા થાય પણ અસર તો રહે ને એની હા એ તો બઉ સારી અસર રહેશે બઉ સારી અસર રહેશે ભક્તિ કરવાનો ભાવ આવે પણ પછી મૂંઝવણ થાય કોઈ વખત કરવાનો ભાવ આવે કરીએ પણ પાછું નીકળી જાય એમ કેમ થાય છે તપેલી ઊંધી મૂકી ને ચા થાય ખરી તપેલું સીધું જોઈ જ નથી થાય બળતરા થાય ને તો કર્મ છે એમાં સૌથી કઠિન માં કઠિન કર્મ કયું છે મુક્ત કરવા માટે એમાંથી લલિત થવું છે પણ છતાં જ્યાં સુધી આપણા બળો જે છે કે જેમાંથી મો તથા જરાબી મુક્ત નથી થઈ શકે મો કર્મ જેવો છે એ છોડવું છે છતાં પણ એવું બધા દરિયામાં કૃપા મોહની એટલી બધી કૃપા થી છૂટે બીજું બધું થોડું થોડું છોડાય મોહની ના છૂટે મોહની એટલે મૂર્છા બેભાન પણ થઈ ગયેલો એના તો જ્ઞાની પુરુષો ગોન મોત થાય છે જ્ઞાની પુરુષ એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા જ્ઞાની પુરુષ મોક્ષ દાન આપવા નીકળેલા હોય તમે તો દાન ની માગણી ના કરી મને આપજો સાહેબ એવું બોલ્યા જ નહીં મળતું ક્યાં હતી આપડા માં કહેવતે છે વ્યવહાર માંગા વગર તો માય ના તીરે કે માગ્યા વગર માં તીરે નહી એવું કહેવત છે આપડા રોજ હું થી તપી લે કરી શાક બનાવ લોકિક વ્યવહાર માં રહેવું પડે ગયા તા લોક વ્યવહાર રહેવો પડે પછી આપડે ચીજ થવા માં હોય આપવા માં હોય લોકો ના વ્યવહાર માં આમ હાલો બાલો ખેવું પડે લોક કેસ આવે કોઈ જગ્યા ના આવેટ માથા ફોરી તો રે લોક તો આવું તો લૌકિક કર્યા જ કરે કે એ તો આપડે તો કુટે નઈ ખોટું આમાં કરે બધું લૌકિક છે ઠગ વિદ્યા માં ફસાયા છે એવું છે ઠગવાની આજુબાજુ તો ફસાયા છે એવું લખી ઠગ કઈ ઠગ પોતાના મિત્ર લાગે બધા ઉપચાર તરીકે હોવો જોઈએ સત્ય માને ના ડ્રામેટિક રીતે રહેવું જોઈએ તેના બદલે સત્ય માને જાણીએ છીએ લાગણીનો પ્રશ્ન આવે ને એટલું એટલું ધીમે ધીમે કરતા કરતા વાર લાગે ને પ્રતિમાં છે હોય પ્રતિ છે એ બધું વ્યવસ્થા બધી બરોબર છે પણ વ્યવસ્થા ને લીધે પછી પછી ડેડ માથા ફોડે છે ને કે અમારે એકનો એક છોકરો મરી ગયો માથા ફોડ માં ન હોય માથું ફોડવા જેવી ચીજ આ નથી વસ્તુ નથી આ માથું ખોડવું એટલે જરાક અહીંયા આગળ સેજ બ્લેડર આવે ને લોહી નીકળે બોલ્યું એટલે ગોળ્યુંડ નીકળે એટલે ગોળ્યું માથું